સ્વામિનારાયણ ગુરુકુ રાજકોટ જુનાગઢ અમદાવાદ બે હાજર એકતાલીસ ના શુક્રવાર તારીખ પચીસ એક ઓગણીસો પંચ્યાસી પ્રથમ પ્રકરણ નું પાંત્રીસમો વચના પ્રથમ ૃષ્ણ પુરુષો અને એવી દુષિત બુદ્ધિ વાળો જ્યાં જ્યાં જન્મ ધરે ત્યાં ત્યાં ભગવાન નો અથવા ભગવાન ના ભક્ત નો દ્રોહજ કરે અને જેની બુદ્ધિ એવી દુષિત ના હોય અને તે જોતાનંદ સ્વામી પૂછ્યું છે હે મહારાજ એ કોઈ દિવસ ભગવાન સન્મુખ થાય કે ના થાય ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે એ તો કોઈ કાળે ભગવાન સન્મુખ થાય જ નહીં થાય थो अवगुण थोड़ी भगवान ने भगवान भक्त नो अवगुण आए नही कल्याण ने अर्थ दर्शन करव के उपयोग थे बुद्धि न कारण तो जाती बुद्धि कल्याण ने अर्थ नहीं आती પછી એનું કઈ છાસી થાય ને એવું સરફ ને લાલ પડી ગઈ છે એ બુદ્ધિ લૌકિક છે દૈવી બુદ્ધિ નથી દૈવી હોય તો આ માર્ગે ચાલે બુદ્ધિ બુદ્ધિ માં ફેર છે બુક છે પ્રકાશ આપે અંદર ઇલેક્ટ્રિક તો જે આ છે એ પ્રકાશ બીજો આપી દે એમ આસુરી અને દૈવી બે બલ્બ છે જે ચડીયો ચડી હોય તેનો જે ઉપાય હોય તે કહો ત્યારે શ્રીજી મહારાજ પેલા જે એક ક્રોધ બીજું માન ઈર્ષા ત્રીજી ઈર્ષા અને ચોથું કપટ ચાર परमेश्वर आसूरी बुद्धि चार वो तो आसुरी बुद्धि नरे श्रीजी महाराज बोल क्रोध बीज क्रोध अपना ક્રોધ તો આવે પણ ભગવાન બોલી છે આકરી છે મને લાગે તમે ખીજાડો તો ખીજાડ કાલે લાલ થઈ જાય કાલે લાલ થઈ જાય થતો જગત માં તો આમાં એમ કઈ ચાર વાના ન જોઈએ એમ નથી એમ નથી અર્થ સમજો શું ચાર નો નાશ થઇ જાય એમ નહી પણ આની સાથે નો આની સાથે નો રહેવાની હોય સ્વભાવ છે ક્રોધ માન ઈર્ષા ને કપટ હવે એ બધે તો થાય છે પણ આ બે ઠેકાણે ન કરવા એ જાળવી રાખ આ બધું મર્યાદિત વસ્તુ કોઈ વસ્તુ નાશ પામતી નથી હોતી અન્ય પર્યાનિત બોલી લીધી પછી સમજ્યા છો ને આ જગત માં જે જન્મું છે कई नाश पदले बदले कन्या जन्मे ग्रस्त मेना छोरा क्या जन्म छता कन्या खोल जाए करीति જગત માં કેવા કેવાય ક્રોધ માન ને ઈર્ષા પંચભૂત ના પુતળામાં હોય હોય હોય પણ કોઈ જન્મ માં એનો ઉધાર નથી આ જન્મ માં તો નથી પણ બીજા જન્મ ઉદ્ધાર નથી ક્રોધ માન ઈર્ષાન કપટ માણસ હોય ગરીબ છે એની જ ખુબી છે આઠે કાણે ક્રોધ થાય ને આઠે કાણે ક્રોધ નો થાય માન માન રાખવું જોઈએ મારા જે તીખા બાણ જેવું વચન મારવું જો ઉલટું શીખવાડ્યું કોઈ ભગવાન ને ભગવાન ના ભક્ત ને હોય દ્રોહ કરતો હોય ધ્યાન એનું મોઢું બંધાયો એ તો નપુ શકે જેમ બોલી લઈએ મોટું બંધાયું બંધાય ભગવાન ના ભગત માં હેત નહી વિચાર કરવા જેવો છો ક્રોધ માન ઈર્ષાન કપટ હોય છે વધારે પડતા હોય તો ઓછા કરવા અને ભક્ત ઉપર એ ઠેકાણે ચાર ઊંઘ થઈ જાય છે બે ને ત્રણ હાથ તમારી હાથ બેઠીને કબૂલ કરી લેવું થાય નહીં કોઈ બે ને હાથ થાય છતાં ભગવાન ના ભક્ત ગઈ તો આ પાડી કોઈ ગઈ ભૂલા સંત હોય કે આ ધોળે લુગડે હોય ખરું આજ કોણ ઓળખે આપડે જ આપણા ઘરની વાત કરી આ સત્સંગ બોલો લુગડા ને સંત કહે છે કે સંતને સંત કહે છે ઓળખે લગભગ નો ઓળખે કોઈ ન ઓળખે એમ મને બાબા તમે અમારું આમ અમારું આમ એમ બોલ્યા કરે પણ ઓળખે નહી કોઈ નો અને ઓળખવા પ્રયત્ન કોઈ શાક ને ઓળખાય રીંગણા ને ઓળખે ને રીંગણા ને બદલે દાદલ લે કોઈ નો લે એ આવડા તો બદલે લઈ જાય પાછું હરેલું છે કે ગૌું છે સાધુ એટલા લુડા એને તમે ભૂગો ગયા અને કલ્યાણ જોઈએ એટલે એમાં કલ્યાણ મળતું હોય એમ ને બેઠા એટલે બદલાવ નારાય નથી એને બિચારા કરી નથી એક સાધુ સાધુ સાધર ના મળે એમ તો અને વાતે હા જગ એવો એવું ખબર પડી જાય થઈ જાય પાછું કળયુગ નો રહી જુગાઈ ને જેવું આટીઓ છે ક્રોધ માન ઈર્ષા જો કહ્યું આગળ ઈર્ષા કરવી તો નારુદજી ના જો ઈર્ષા નો કરશો એમ કહ્યું ઈર્ષા કરવી તો નારુદજી ના જેવી કરવી ભગવાન આગળ ગામડું કર્યું ગયો પછી ભગવાન આગળ ગાવા ગયા ભગવાનુ ના જેવું નથી આવડતું અરે હા મનવંતર બુદી ગામડું શીખ્યા એક મનુ એવા હાથ મનુ હાથ મનુ એટલે કેટલા વર્ષ થાય સમજી નો ખબર મનો થાય કેટલા થાય ગણતરી કરી નથી ખગોળ ફૂગ નું વચન વાંચવું જોયી ના રાત્રિ દિવસ અને બે અવર સુધી નારજી શીખ્યા પાછા દ્વારકા સરસ આ અલંકાર આવ્યા વસ્ત્ર આવ્યા બધું નારજી ને આવ્યા તરફથી રાજી થયા બાલી ભાઈ ઈર્ષા હતી ભગવાન ના ભગત જની જો ગઈ તો કેવો કેવો લગભગ ધર્મ સંપ્રદાયો કોઈ ઓળખતા નથી એ તો આ લુબડું લઈ છો આ દંડ અને પાછો સાધુ માતાનો પાપ તો આપડે એમાં નું આજે માણસો રંગે રંગે સોનો ને પેતા હોયા કોનું બે તર રંગ પણ ભાઈ ઈ ભાવુ માં ખપતા કોઈ જગત માં તમે જોવો સંપ્રદાય ની ભાઈલો છે રંગ સમ તયા ના ગમે ઓયા નામ તાપે રે જ ગમે રહે તું ભોલે શમા ધોળે ભગવે તો ભોલે શમા દોળે ભગવે જડ ગોતે જડ ગો તે જેવ પ્રભુ પદણે છે તો કરતા નું પાર ગુ અંબાની નું કરવા જાય છે ને ઓળખી હોતરાટા ગાળે માલ તી લગાતા મોટા માય કામ જેટલું બાર ચટાપટા કેટલા ઘટા આટા માલીબા પડ્યા છે હવે આ તો એક ભગવું દેજો ગાર્ડન બધી ખબર ખોટું બોલતા બોલો જેની ગ્રંથિ કયું ત્રણ ગ્રંથ આમ ગ્રંથિ મોમત્વ ગ્રંથિ અને મહત્વ નો ગ્રંથિ ત્રણ ગ્રંથિ આ મારું છે ત્રણ ગ્રંથિ છૂટવી જોઈએ છોડવા માટે આ પ્રયત્ન છે પણ પ્રયત્ન જ નથી સત્ય સ્વરૂપ એવા ભગવાન આ ત્રણ ગ્રંથિ માં એની પ્રવૃત્તિ નાચ પામી ગઈ ને સત્ય સ્વરૂપ ભગવાન માં એનું મન સ્થિર થયું સત્યલો સત્ય સ્વરૂપ એવા ભગવાન સત્ય પદ કહ્યું તેની શરણ લાય બ્રહ્મા ના મંદે તેની શરણ લાય જાળવો તે જેવા જાડો તે જેવા આપડે મંદિરે વિચાર કરજો ધરાઈ હમળા ખરું હવે આ ચોપડી ઉમાવી પડ્યું ચોપડી નવું ઘડે કોઈ પરચાની ચોપડી ઉગાડે આશીર્વાદ દેજો કોઈ પછી મારું કલ્યાણ થાય એવો આશીર્વાદ તો માગે જ નઈ તમારે છોકરા નું પણ નથી થતું તો જઈ જાય જોઈએ આશીર્વાદ નાણાં મળે નાણાં મળે પછી અને અમારો દીકરો ડાયો થાય એના આશીર્વાદ હોય ને બંગલો હારો બંધાયું નહીં માટે જાળવાના પરમેશ્વર સાથે તથા સંત સાથે રાખે નહી તો કોઈ દિવસ બુદ્ધિ થાય નહીં જો આપણા ગુનો લે ઓળખાવો ને પેલો એનો બાપ જ નથી ઓળખાવતો અમે એને ઓળખાવી હોય તમારે નુકસાની આવે અમે ઓળખાવા બે અમારે નુકસાની આવે પાછી અને આની ઉપરી એકદમ આખી દુનિયામાં થૂમડામાં જરાક લીલું હોય અને પાણી પાઈ તો ખરું પણ કોક થૂમડા આ તો ગયેલા થૂમડા થૂમડામાં લીલું હે પણ એ માને કરીને વૈકુંઠ લોક थाए। जो ये उपर आचा भगवान ना भगत था। ही आउता था। कपड़ा पहनी ना उमर नागोड़िया आदरवाणी जैवी जरेगोड़ियां का એની આખમાં નબળો વ્યવહાર યાદ આવ્યો આ એમાં અસુદ થયા બીજું અસુર નું કારણ નતું એમાં કઈ પણ પછી કર્યા કેટલીક પ્રાર્થના કરી પાછું મળી ત્રણ જન્મ તો લેવા જ પડે હવે માથું તો નમાવો આ માથો જાય માથું નમાવો માથું તો. શું? દસ શહેરો નમાવાતું નથી બરમ માં બોલ્યો હવે આવડતવત કરી દસ શેરો કઈ નહી દંડ કરે તો પાણી પાવા બેઠો નથી બોલ આખરું છે ગોવિંદ ભાઈ અને જયારે આખો થાય સમજાય અને તરણાવર કોઈ દેખે નહી તરખલું તરણ આ ડુંગર અને ડુંગર કોઈ દેખે છે તરખલો આમ શું કરો તોય ઉડી જાય ગયો અને ડુંગર દેખાય જાય પણ તરખલું જ ડુંગર કરતા મોટું થઈ પડ્યું મનમાંથી માની ફેરવી લઈએ ભગવાન તથા ભગવાન ના ભક્ત ના જે ગુણ હોય તે દોષ સરખા ભાગે છે જો પેલું તરખલું આડું હોય ને ત્યારે આ બધા નો ગુણ આવે અને બધાઇ નો નહીં હોદુ નો સાધુ રે તો ઘર ને આંગણે બધા હરખંડે બોલો એની પાસે મોટા કેવાયો આ બધું ખોલે ને મોટા અને જ્યાં જ્યાં જન્મ ધરે ત્યાં જ્યાં કાતો શિવ નો ગણ થાય અને વૈર ભાવે પરમેશ્વર ભજન કરે વૈતી વચના વ્રતન એવી રીતે પ્રથમ પ્રકરણ નું પાંત્રીસમું વતના વ્રતમ થાય નાનું વજના પણ કેવું છે ચાવી જેવું છે આ જે બધા ભગવાન ને આ નહીં માનતા હોય વેરભાવે ભજે વેરભાવ નો તો અર્થ બઉ મોટો છે એ સમજવો છે એ શિશુપાલ દંત વકરણ કંસ ને એના મોક્ષ આવડા ના થાય થાય ની કોઈ લક્ષણો લખ્યા હોય ત્યારે કઈ નથી આવડ તમે એટલા ભક્ત કેવાતા હોય સેવા ઉતા હોય કલ્યાણ નો થાય કલ્યાણ તો ઓળખશે તેની ઓળખશ કોઈ લીંબુ નું પાણી બધે કઈ આવે કાયમ આવે દૈવી થવા માં કઈ આવે પણ લગભગ એવા દાદા માણસ આસુર ભાવ માં ઓળખે અને રીંગણા ને ઓળખે અને સાધુ ને સાધુ શરીર દરેક હું ભાઈ રહી કહ્યું લઈ ને આવે બધો છીકો અકલ છે કે નહીં આવડ મોટા થયા શાક લેતા આવડતું નથી વાપરવી પડે હવે આમાં બુદ્ધિ જ વાપરવા નહીં આ બધું લુગડું દઈ જુગરું થઈ ગયા બોલો આ મારું બોલવું છું એટલે તમે મને મદદ ન કરો એમ હું આમ જવું સ્વામી નારાયણ અરે સ્વામિનારાયણ અરે દરબારમાં શ્રી વાસુદેવ નારાયણ ના મંદિર ની આગળ લીમડાના વૃક્ષ હેઠળ ઓટા ઉપર ઢોલીઓ ડળાવીને વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠ ને વિશે ધોળા ને પીળા પુષ્પ ના હાર ધારણ કર્યા હતા અને બે કાન ઉપર ધોળા પુષ્પ ના ગુચ્છો અને પાઘ ને વિશે પીળા પુષ્પ તોરો તો લટકતો હતો તથા એવી રીતની શોભા ધારણ કરતા અને પોતાના ભક્ત આનંદ ઉપજાવતા થતા વિરાજમાન હતા અને પોતાના મુખાયત ની સભા ભરાય બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલા છે તેને કેવો જાણવો જોઈજો સાંભળી જુઓ કેવા આપણને કેશી તો જેવો મોટો શાહુકાર માણસ આગળ કંગાલ માણસ હોય કેવો જાણવો એવો જાણવો જો ભીખારી જેમ કંગાલ માણસ હોય પહેરવા વસ્ત્ર ન મળતું હોય ને ઉકરડા માંથી દાણા વીણી ને ખાતો હોય પણ તેને પાપી સમજે માટે એને અન્ન વસ્ત્ર મળતું નથી તેમ ત્યાગી થઈને સારા સારા જે વસ્ત્રાધિક પદાર્થ તેને ભેળા કરી રાખે જોવા માંડે સ્વામી ને તેવું છે હા સેવા કરો સેવા કરો તમારું કલ્યાણ થાય છે કેવા કયા ભગવાન પણ ઘણી રાખે જો કૃષ્ણ રી છે અને ધર્મ જ્ઞાન વૈરાજ્ય અને ભક્તિ ભક્તિ એના વિશે પ્રીતિ રહીત હોય હોય ને એના વિશે પ્રીતિ રહીત હોય હવે હૃદયમાં વિચાર કરવો આપણે એમાં પ્રીતિ છે પદાર્થ પ્રીતિ ધર્મ જ્ઞાન વૈરાગ ને ભક્તિ એમાં તેને તો મોટા એકાંતિક સાધુ તે કંગાલ માણસ ની પેટે પાપી જાણે છે પાછો કયો પાણી આવડ સેવા કરે અને વેચણી કેવું ભાઈ પાપ મોબતમાં છૂટ ગયો નહી શાસ્ત્ર હચાય છે તો નહી તો લેજ મારા શાસ્ત્ર ખોટા હોય તો તમે જીતી ગયા બધા लक्षण होता परमेश्वर विजा पदार्थी थे त्यागी અને એ ભગવાન પ્રીતિ હોય પછી અમે તમને કઈક બજાર જાવ છો તો આટલું લેતા આવજો અથવા આટલું આપો એવી એવી વસ્તી અને હોય કેવી રીતે સમજવા જેવા વચન અમૃત એટલે અદભુત વસ્તુ વચન રૂપી અમૃત છે અને જેને પાન કર્યું અને પચાવ્યું એટલે અમૃત થઈ જ ગયો એમ પાન કરે ને પચાવે સ્વામિનારાયણ આરે સ્વામી નારાયણ આરેસો છોતેર ના પોષ વીજી મહારાજે દાદા ખાતર ના દરબારમાં બે કાન ઉપર ધોળા પુષ્પ ના ગુ વિરાજમાન હતા અને કંટને વિશે પીળા અને ધોળા પુષ્પ નો વિરાજમાન હતો અને ધોળી ચાદર ઓઢી હતી અને ધોળો ખેત પહેરો અને પોતા મુ દેશ દેશ ના હરિભક્ત મોબાઈલ છે બોલો ચાલુ તો પણ તેને જ્યાં જ્યાં પોતાની જન્મભૂમિ હોય તેને વિશે હેત ટતું નથી ભગવાન ને એવું તાંત સાધુ ને ઊંચા લઈ આવવા માટે સાધુ જગત ને તારે છે પણ બીજા નઈ ગુડાડે પોતે ગુડે અને બીજા ને ગુજરાત આ તો વાણ છે વાણ છે વાણ કરી બે હાથ હશે અમારે આ સત્સંગમાં દેખે ને સાધુ છે સાધુ છે સાધુ બધા દેખાડ્યો અને બોલા છે આ ચિહ્ન જયારે અમે દેખીયે છીએ ત્યારે તે ઝાડ અને તળાવડી સાંભળી આવે છે કોણ કહે ભગવાન કે ભગવાન કહે સાધુ ને કઈ જીવન માંથી આવડે કયો બોલે મન નથી આમ રાખે મારા પોતાનું બોલેશ પેલું તે આવડે બધા ભૂલી જાય એમ ને બોલે દેખાડ્યો આ ચિહ્ન ને જયારે અમે દેખીએ છીએ ત્યારે તે ઝાડ અને તળાવડી સાંભળી આવે છે માટે જન્મભૂમિ તથા પોતાના સગા સંબંધી તેને મહારાજે આ બધા ખુલ્લા કર્યો એના ભલા માટે ભગવાન કેમ ભાઈ તમે એમ કે હું ખીજાવ છું એમ હા કેવું કેવું પડે પછી સર્વે મુનિ જેમ જેને વર્ગતું હતું તેમ બોલ્યા બોલ્યા પછી તે સાંભળી મહારાજ બોલ્યા છે અને સગ પણ લેવું હોય તો પૂર્વે ચોરાશી લાખ જાત ના દેહ છે તે સર્વે નું સગપણ સરખું જાણવું સરખું જાણવું ગધડા હોય કુ હોઈએ ઉ જન્મ તો ધૈ છે ને તો એ આપણા તો આ ત્યાગાશ્રમ માં આવ્યો એટલે ઓલો પૂર્વ જન્મ થયો હવે એને પાછો મારો હંભાળ બેઠો બેઠો જોશીભાઈ આત્મ દ્રષ્ટિ ઊંચી હો અને અત્યારે કોઈ પણ મોટો સત્સંગ એ કેવાય એને ખબર ના મળે સત્સંગ શું છે એ આ બધી ગુંચમણી મારી મોટો ના નાનો ના કલ્યાણ નો માર્ગ હાથ હવે મારી પાછી આ તું કારીગર અને મૂર્તિઓ બનાવું પેટી કોણ ઉપદેશ દે ગુરુ જોઈ ને નિશાળ તમે ગમે બંધાવી માં રૂપાળીઓ રાખીએ સાધન રાખ્યા એક શિક્ષકો છોકરા ભણી જાય ને બધા આપણે આવી ધર્મ ગુરુ માત્ર નહી હો ગમે તે ધર્મ માં લગભગ આ છે કોક બિચારા ક્યાંક એમ ન કહી પણ લગભગ આ દેશે અને હોય તો એનું હાલો નહીં પાછળ બહુમતી ઓલિયા ની હોય એટલે આવડા નું આલગેતી અને આવડાવી હોય અને પેલા નહીં ધીરાવાય પૂર્વ જન્મ ના જ હાડકા ઈ આપડા પગ નીચે ક્યાંક ઠેસિ આવતા હોય ટપી ને વયા જણ આવે અને આ મનુષ્ય દેહ માં આવ્યા ત્યારે ચોરાસી લાખ જાતના જે મા બાપ તે અજ્ઞાને કરી ને વિસાર્યા છે પૂર્વે ચોરાશી લાખ ના દેહ ધરીને આવ્યા અજ્ઞાને કરીને એટલે ખબર નથી એમ ભૂલાઈ ગયા છે તેને જ્ઞાને કરીને વિસારી દે હું જેને બરોબર દેવા છો એમ એની આરે બે માછરી બોલો અને અમારે તો કોઈ સગા સંબંધી સાથે એ જ નથી તથા અમારી સેવા કરતા હોય ને તેના હૃદયમાં જો પરમેશ્વર ની ભક્તિ ના હોય તો તે ઉપર હેત કરી છો ભલે લાખ રૂપિયા દીધા હોય હું ઓળખતો હું આટલો પગ છે હું પક્ષપાત કરું નઈ કોઈ જ ન કરું પક્ષપાત ના કરવો પેલા તો તમારે બોલી જ ના મોટા થઈ બે આગે અને મોટા હું બેહારું પેલો બિચારા ને માયા નાખો સેવા દેનું દે એનું હારું થાવી થાય રીત પ્રમાણે બરાબર છે પણ પાછવામાં ઘૂંચવું હોય ને એનું ભૂડું કરવું હું અને જો નારદજી ગુણવાન હોય તેને ભગવાન ની ભક્તિ ના હોય તો અમને નારદજી શું ગુણવાન નહીં ગુણવાન નારદ માં ગુણ હતા આ ઉપનિષદ માં આવે છે શંકાદી પ્રશ્ન પૂછો તમે હું જાણો છો જેટલી શાસ્ત્ર માં વિદ્યાર્થી બધા પારંગત થાય પારંગત શું એ ગુણવાન ભક્તિ નો નથી લીધો રાખજો નારદજી આવ્યા એટલે એના પાછા બધા ઊંડા આ તો આપણું છે ને આપડે બોલીએ છો પણ આ જગત એ તો ન સમજે પણ લગભગ સત્સંગી માત્ર આ વચન સમજતા નથી સાધવી પણ આવે તો સમજતા નથી આ તો આ લોક વ્યવહાર ખાવું પીવું માટવા માં બોલો અને જો નારજી જેવો ગુણવાન હોય ગુણવા નો ને તેને ભગવાન ની ભક્તિ ના હોય તો તે અમને ના ગમે અમને ન ગમે અને જેના હૃદય માં ભક્તિ હોય ને એમ સમજતો હોય जे भगवान भक्त सदा, सदा साकार समझते उपनिषद मत न सिद्धांत सदा साकार दिव्य मूल साकार એના આકાર આ માઇક આકાર નથી એ આકાર ના સ્ત્રી પુલિંગ શબ્દ આવે છે ઉપનિષદ સાકાર મોર છે પણ કોઈ પણ ભગવાન ની વાત ભગવાન અને જે મુક્ત થયા એને છે આત્મા ને સ્ત્રી પુરુષ નો નથી ચિહ્ન આની ગ્રંથિઓ માલી બાપડી છે એને સ્ત્રી ને પુરુષે જન્મ આપે છે ને સમજવું જોયો બધું કઈ ને આપડે ભગવાન નાખવા બોલો આર્દ્ર છે બે પ્રકાર આર્દ્ર જોઈએ શુષ્ક નહી ભક્તિ ભક્તિ હોય તો આર્દ્ર કહેવાય ભક્તિ ન હોય તો શુષ્ક ને ભગવાન ના ભગવાન પણ ભગવાન ના ભક્ત ને નિરાકાર સમજે જગત નો કરતા છે જ નહીં નહી બીજો કોઈ અને એમ જાણે છે ભગવાન વિના સુકું પાંદડું પણ ફરવા ને સમર્થન સૂકું પાંદડું ફરવાનું એટલે એની શક્તિ ને બધે બીજા કોઈમાં માં જે કઈ શક્તિ દેખાય છે પવન ની શક્તિ દીધી પવન હલાયું પણ ભગવાન શક્તિ વિના નથી હારી ભગવાન ની શક્તિ પવન ક્યાંથી આવે પવન ની ક્યાંથી આવે આમાં તો બઉ ઊંડું હવાનું છે તરણું નવ તોડાય બોલી લીધું પતિજી અને એવી જેને ભગવાન ને વિશેષ સાકારપ પ્રતિ હોય અને તે જેવો તેવો હોય તો પણ એ અમને ગમે છે દુનિયામાં ડાયો નો ખેવાતો હોય એ ગમે અને એ માયા હુકમ નથી કાલ કર્મી ગયા તમને કઉ છુ થઈ ગયા કાળ કર્મ ને માયા હુકમ પણ નથી આવતી આધીન છે ને બધા ભગવાન ને રાખે છે એટલે એની માટે કાળકર્મ ને માયા પછી કઈ હુકમ નથી આવતો એનો ભગવાન નું ચમક નો આવ્યો ચમક આવું હું જોઈએ ને એવું કેવાય તમે બોલો હલો છે ઊઠી ગયો એક નાયબ દીવાનો હોય કાલે સવારે વડો દીવાન થાય એટલે વડા દિવાન પદ મચી વેલા ની શક્તિ રે એની માથે એકા જગત માં સામાન્ય પગવાન નો આવો ભક્ત થયો ને કાલ એને કોઈ દિવસ નાશ નો કરી શકે કર્મ એને બંધન ન કરી શકે એવો ભગવાન ભક્ત આ જગત માં કોક જીવ ના ભલા ને માટે ઉપર દેખાતા બીજા કર્મ કર્યા પણ એનું એને બંધન ન હોય કારણ કે એને નબળા કર્મ સાથે સંબંધ જ નથી કાલ કર્મ માયા માયા જગત આખા ને રખડાવે ભમાવે એની શક્તિ નો ચાલે અને એવી નિષ્ઠા ના હોય ને તેગ વૈરાગ્ય યુક્ત હોય ચાલો એ પાછું આવ્યું આપડે સમજવા જેવું આ નિષ્ઠા જો નથી પછી ગમે એટલો ત્યાગ રાખતો હોય ગમે એટલો વૈરાગ્ય હોય તો બોલો અને એવી નિષ્ઠા ના હોય ને જો ત્યાગ વૈરાગ્ય યુક્ત હોય તો પણ તેનો અમારા અંતર ભાર આવે નહી એની ઉપર બઉ એક થાય હજી અધૂરું છે માર્ગ ઓછા પૂરા થવા જોઈએ બોલો અને જેના હૃદયમાં ભગવાન એવી નિષ્ઠા અચળ હોય ને તે ગમે તેટલા શાસ્ત્ર સાંભળે અથવા ગમે તેનો સંગ કરે તો પણ પોતાને જે ભગવાન ના સાકારપણાની નિષ્ઠા છે તે ટ નહી અને તેવા નિરાગવાન ને કોઈ દિવસ એવી નિષ્ઠા વાળો જે સંત છે તેના પગ ની રજને તો અમે પણ માથે ચડાવીએ શું પેલા ત્યાગ વૈરાગ યુક્ત ને તો હજી નિષ્ઠા નતી નથી નિષ્ઠા ન હોય લગભગ આ સમાજ માં જોઈ ને હારામાં હારો ભગત હોય પણ નિષ્ઠામાં ખામી હોય કારણ કે આ યુગ એવો આવ્યો છે એવો ગુરુ એને કર્યો છે ક્યાં તમે તમારે ત્યાં કોક આવ્યા તમારે હેઠ વાળા એ માની ગયો એટલે તમે કંઠી પહેરાવો આવો છો વાત આટલી ને હા અમે પહેરાવી દઈએ એમાં નિષ્ઠા આવીને એમ કે તમારા ઘરે છોકરો જેની આ કંઠી પહેરાવી દીધો ભરાવી દીધી એટલે એ હરિભગત થઈ ગયો એમ ને કઈ નહી કઈ સમજવાનું હોય કંઠી પહેરાવનારા કઈ વિચાર કર નાના છોકરા ને બરાબર ઉપદેશ દેવો એ પછી કંટી પહેરાવે કે ભાઈ એટલા નેમ રાખજે આ કરજે આ કરજે પણ યાદ કોણ કરે તમે અમારે ચાલ ના મૂકી દો હા કરો ના મુકો રૂપિયા મૂકો જે મૂકવો એ જાવ એટલે અમે કઈ મારા છે હાર આવો એને હારા કહી દીધા માયા ઓયા માતા હવે અમારે એને કેમ એને ત્યાગ કરાવી હોલો